થયા પણ તમે તો ચંદ્રકાંત નામ પણ સ્વીકારો છો આજે વિધી કરી ચાર સાત ઓગણી બાઈ ને ત્યાં વડોદરા છે અને બધું ચિંત બે તું બીજું થઈ ગયો મને આમ થયું આ પ્રસંગ કહ્યું તેવાય આ દસુર મોહ પણ આપણે હારે નહીં અને પેલો ખરો પછી તો અઢાર રહે જ નહીં કોઈ એટલે દસમ મોહ ગયો એટલે ચારી રંગો એટલે બાકી રહ્યો છે ડિસ્ચાર્જ નો ક્યાંય કહેવામાં આવેલું લેવા લેવાના જાવે કરતા એનો નિકાલ કરી નાખવાનો ફાયલો જેથી ફાઈલો આવે નિકાલ કરી નાખી ફાઈલો અરે <laughs> ના પ્રતિષ્ઠિત આત્મા ને શુદ્ધાત્મા નું ભાન જ નથી પ્રતિષ્ઠિત આત્મા ને શુદ્ધાત્મા નું ભાન જ નથી હોય કેવી રીતે પોતે પોતાનું ભાન તો આપડે ભાન થાય થયું ને બોલવા પાડ્યો જે ભાન હતું તે ફેફાર લાગી બેન લાગી વાતો આ ઉળ એનાથી બધો સંસાર ઉભો થાય બધો નિર્વિકલ્પ જ મળ્યા તેમ છોડાય છે આ પ્રવીણ ને તો બેવ કાર્યો રહેવા ને ચાલુ કારણ બધો ચાલુ રહેવા ને આવરું કરે થોડું અવરું કરે તો વધારે અવરું કરે પણ થઈ જવાનું ના કરવું તો થઈ જવાનું એટલે એ શું છે કે તું સિદ્ધાર્થ એ નક્કી કરીને આ બધું અવરું હરું કે કારણ કે તને અવરું થયું એટલે તું તારામાં શુદ્ધાત્મા એટલે મૂળ તારું સ્વરૂપ જ છે તો આવડું હવું થાય છે પરિણામ ને દૂરા કરો સંભાવ અધિકાર કરો અને અવરું હવળું તો અહિયાં આગળ લોક ની ભાષામાં છે ભગવાન ની ભાષામાં અવરું હવું કશું છે નહી નતું ભગવાન ની ભાષા ભગવાન ની પાસે કઈ પ્રતિમકાર પણ તમે ભગવાન દુઃખ ના દરેક કશું જરૂર નહી તમે શુદ્ધાત્મા છો તો આપણો આજે હારો હશે આજે હારો ભાઈ ગમે તે હોય એના દૂધ ના થવું જોઈએ હાચી વાત તો કોઈ ગમતી નથી પછી દુખદ થાય ને લોકો ને હાચી તો ગમતી નથી પછી દુખદ થાય ને સાચી વાત સાચી વાત ક્યારે ગણાય છે સાચી વાત સાચી વાત ક્યારે ગણાય છે કે સત્ય હોવું જોવાનું નથી એના ચાર પાખા હોવા જોઈએ એટલે એની ઇસ્ટર હોવું જોઈએ સત્ય બોલતા દુઃખ થયું તો આપડે બોલતા જ નથી આવડતું એ આપણને કશું આવડતું નથી એના માર્ગ કઈ જવો કેવું સત્ય એને કહ્યું જ નથી સત્ય તો પ્રિય હિત નિમિત્ત આ ત્રણ ગુણાકાર સહિત હોવું જોઈએ પ્રિય હિત ભાવ ઉપર કાયદો એ છે કે જે વાણી બોલો તો સત્ય પ્રિય હિત અને હિત એટલે પાછું થોડું પ્રમાણમાં એમ ના બસ બસ બસ કાકા બહુ થઈ ગયું કાકો સામાન્ય અને ખોટી આકુ આવી મસ્કો મારવો એમના સત્ય નાખ્યા પોતાની મસ્તો મારવાની વસ્તુ જ નથી હોતી આ તો શોધખળ છે બીજા લોકોએ આ મસ્તો બાયરામ કર્યું પોતાનું પોતાની ભૂલ ને લઈને બીજાને છે संसारिकारी अपेक्षाओं से हित मित प्रत नो अर्थ ए कर आत्मनि पुरुष <coughs> है हितमित प्रीत ना अर्थ ए करते मारू गए प्रमाण આપડે વાંધું નવું આપડે માંગે છે એના માટે કશું કરવાનું નથી હા એના માટે કશું કરવા ને તો પરિણામ મજબૂત થાય જાગૃતિ હોય જ રીતે જાગૃતિ હોય છે શુદ્ધાત્ માં વાસ્તવિક હોય ના વાસ્તવિક હોય ને વાતિક છે પણ એ કેટલાક જાગૃત નથી હોય પણ જાગૃતિ ને કઈ લેવા જે તો से, है। हम दुख हूं दाख जो तरीके एक माल एक कोई मानस डूबो गया। आ तो ने काईदा बार बात कर प्रतिक्रमण तो है मूकू के मुक से जो प्रतिक्रमण न जरूर जरूर गड़ेला ना हो तो गमे थे गमे तो बगड़ जाए जाने प्रतिक्रमण कराई स्टेज बदारो ये केम चाला मण करम एक बाजु बाह्य क्रिया निकाली बाह्य क्रिया निकाली दुख थे दुख थे પછી પણ નામ પણ તમને કબૂલ કર્યું ને કે નથી હાલો ભાઈ મહેન્દ્ર આપ્યું તો મહેન્દ્ર કરી દરે તમે ગયા શું થયું ખરેખર કોણ છો ખબર છે ખરેખર કોણ છો એ ખબર નથી એ તો જાણવું પડશે નહીં હું શું કોણ છું તે જાણતા નથી ને લોકો ते जाने जा खुद खुद जा त्यां जो आत्मा आप भेजिए हम महेंद्री आत्मा शुर्स गंतरी तो आ महेंद्र प्रतिष्ठित आत्मा प्रतिष्ठा करे आप આપણે એક મૂર્તિ કરીએ ને એવું આ પ્રતિષ્ઠા કરેલી છે તેથી આપણને આત્મા નું જયારે ભાન થાય ત્યારે કામ થઈ જાય તો તે કોણ શું એવું સેલ્ફ નું રિયલાઈઝ થાય તે કામ થઈ જાય તે જાણું છું એવો ઉછાળો બિકેલ રીતે મારી જાય છે ના એ આવી જતું નથી તમને એમની ભાષામાં એમની ભાષામાં એવું લાગે કે આમાં ભૂલતો છે ભૂલતો નથી બધા મહાત્મા હજુ અનાજ મને ફરતો હોય ફરતો આવે ને એટલું જ્યારે ख हैतू ना जो सुख है, दो है? जी तो पाप पुण्य नी भाजर पड़ो पड़े हाँ आतु सुख हो કે નિરંતર શકે તો લાઈટ અત્યારે એટલે પોતાનો ડાગુ આ પક્યો મેવાને દે એટલે ને શું દેવાનું દીવડામાં જાય હું પૂછે છે એને કરસા દે એટલે નડુ બિ જાય છે રૂષીતામાં એવું કંઈ લખું ને બે તો ને મારો ડાગુ ન પ્યારમો એવું છે વાત સમજવાની વિજ્ઞાન સમજી લે ન પૂછો કે તમને શુદ્ધાર્થ ના થાય કે શુદ્ધાર્થ નું શું પૂછવાનું ગયું પછી કદી એ આડું કરે એમાં આડું સમજે તો એમને એટલું બીજું પછી કઈ એમ તો કામ લાગશે જગત ને આપડે ગમ્યા નહીં તો આપડી ભૂલ છે કેટલી વડ ગેડવાની જરૂર છે अनमीद। जगत केगत नाग छी जगत मेही अपने खेती मैंने कहू थी डुबाड़ा नहीं हित जरूर લોકો વાંભે ને લોકો તો શું કેવું જોઈએ શું કેવું નથી તમારે તમે કોણ છોડો ખાવડા દાદા તમે દા આવડતું છે પેલું આવડતું છે આપણે લપ્પન જેમ થતા સારી થાય આવતા સારી થાય તો લપન થવાની તો ત્યાં જાગૃત મતભેદ પડ્યો તમારી ભૂલ નથી ભૂલ તમારી ગમે એટલું તમે વાંકું બોલતા તમારી ભૂલ નથી ભૂલ તો મારી સીધું બોલનાર નહીં પણ કારણ કે એવું કેવું બોલ્યો કે લાગ્યા કરાયા તો ચેતનતા છે Conclusion हो हमारे तो बताइए कर वहां का એટલે આ બધું જગત ને એડ્રેસ છે તમે હારું બોલો ખોટું બોલો અમારા હિતમાં હોય દાદી હિતમાં હો કરો ના બોલાય કંટાળો આવશે આથી પહોંચ્યો જે પાણીએ મગ ચડે તે પાણીએ મગ ચડાવવાના છે કે ના ચડે એ જોવા મળશે ના આપણે કઈ પાણીએ ચડાવવાના ગમે તે આપડી પાસેથી એ માગવા આવ્યો પાણી કે આ મગ ચઢાવવાનું પાણી આવશે આગળ આજવાના ગટર આજવાના પાણી થી ના ચડે તો આપડે બીજું પાણી નાખવું પીવાનું પાણી નાખવું તેમ ખતર નાખે ઘટન પણ એવું વર્તન રાખો મતભેદ થયું તમારી મને મતભેદ પડે મને પડતો નથી પણ જરાક મનભેદ થાય તો મારી લગાવી આવી સમર્થન કરવું જોઈએ આપડે સમાધાન થાય ના થાય પણ આપડે સામાનુ આપડે લાખ નું જોઈએ પણ તમારે આમાં ભોનગર પડે તો આપડે ખેલી અને પડે એ રીતે કામ લેવું છે આમો નહીં જ તમે હમ તો તમે ફરો નહી તો હંમે બાકી જ નહીં હું નથી હું એને બરોબર છે હું ફરી કરી કે જય સત્ય તમે કહો કે ના તમારે જમી લેવું પડશે તો હું કહું પડ્યું જમી લો થઈ ગઈ અભિપ્રાય આપણી માટે પણ હવે એક અજ્ઞાની માણસ જ્ઞાન અજ્ઞાન કોઈ અજ્ઞાની હોતો જ નથી મેજ્ઞ કોઈ હોતો જ નથી એનું ભાન જતું જ ભાન આવવા પૂરતું જ આપડે કરી બંધ થતું રહ્યા આપડે સાહેબ છૂટવાનો વાસ્તો છે ને આમ કહો સમજન કોણ નામ કે ઠીક થાય એમનામ છે અને ઘેર થતું એમ કે થાય એમનામ ઘેર થતું આ એક જ સમજી ગયા છે પછી કાયદેસર નથી આમ છે ના કહેવાય ને આપડે માર ના ખાતા એટલે તમે માર ના ખાય એવો રસ્તો આ લગભગ બગલો દે જરાય માર નહી ખાય બધું બધું કરીને જરાય માર ના ગાય નહીં એવું નહીં એ કઈ શું કે આંકડું કઈ શકાય तो आंद्रिय समझन थी कहवा पड़े जागृत मैट करो छो ये थे नेतनता हो तो सके ના અથડામણ તો ઈગોઈઝમ ઉમે અને ઈગું હોય તો ઊંચું સૌથી ઊંચું કયા જ કરે અને પદે હેરાન કરી નાખે ના છે જયારે બોલ્યું હોય ને જમ્પાય ના થાય એટલે હું ઘણું દબાઈ દબાઈ કરવું ના દેવા દે એના કરતા કુટ નહી જાણતા એવો ભાવ આવ્યો આપડે તો શુદ્ધાત્મા તરીકે જ્ઞાની છીએ અને વાણી થાય લઘુતમ એટલે શું જે મારા થી કોઈ મહાન આવે મારાથી કોઈ મહાન ચંદ્રકાંત કારખાના વાળા મને કહે છે દાદાજી એ લઘુત્મ પછી ક્યાં શીખવાડે છે કહ્યું તમે કેમ તકે તો થઈ જાય માણસ તમે તમે ગુરુસ્તમ શીખવા છો જે ગુરુતમ રાખીને આગળ વધવા માંગો છો ગુરુતમ ક્યારેય ગુરુતમ થયું લઘુતમ પડી જશે શું કહ્યું અને આ ભાવ એ ગુરુતમ્પ માટે આ ગુરુત્મ જો પ્રાપ્ત કર્યું હોય તો લઘુત્તમ આવો લઘુત્તમ નો ફળક છે અને ગુરુત્તમ પ્રાપ્ત કરવા દેશો તો ક્યારેય કોઈ જઈ શકેલો નહીં અને છે તે પડી ને નીચે ગયેલો લઘુ બરાબર ને એમ જતીબિંઘ સાધન હા નતું મારાથી કઈ પણ દુઃખ થાય તો આપડે મારી ભૂલ થઈ રહી છે ભૂલ ને સુધાર્યા આગળ રહું નઈ ગયું હવે